ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો નકશિક પ્રેમ સખી ના ના આઉમારા મીઠ ડાલ તારી મોતન કરી રાખુ आवो ओरा छोगला खोसूल खातीला जो खा सुंदर श्रीजी महाराज श्रृंगार नर्णन शणगार नर्णन वर्णन, पागन छोगलू ये प्रतीक है साराए श्रीविग्रह वस्त्र ने अलंकार एनु मन में चिंतन थव जो श्रीजी महाराज हमेशा श्वेत सादा वस्त्रों धारण करता छता कोई भक्त प्रेम थी जरिया ने सोनेरी एवं वस्त्रों सुवर्णना अलंकारों तो ये भक्त भाव पुरो करवा पू्रहण करता કંઈ શ્રીજી મહારાજને સારા વસ્ત્રો અને સુવર્ણના અલંકારો પહેરવાનો શોખ નહોતો કોઈ આસક્તિ નહોતી કોઈ રાગ નહોતો ભગવાનના એકાંતિક ભક્તોને પણ આ લોકના પદાર્થોમાં કોઈ મોહ ન હોય તો ભગવાનને તો શું હોય પણ ભક્તોનું રૂડું થાય एनी कोई चीज वस्तु उपयोग में आए बीजी सौ मोटी बात के वस्त्र अलंकार थी पोते श्रृंगार करे तो साम्य रीते लोग मन में ये मूर्ति वसी जाए अने मूर्ति चित्त में वसे તો કદાચ કોઈ એવા પાપી જીવનો પણ ઉદ્ધાર થઈ જાય આપણે કોઈ સંસારીનું રૂપ સ્ત્રી પુરુષનું જોઈએ તો સંસાર ઊભો થાય જન્મમરણ ઊભા થાય અને ભગવાનના શૃંગાર અલંકાર જો યાદ રહી જાય તો જીવ પરમપદને પામી જાય वडोदरा वैद्य रामचंद्र जी और एम धर्म पत्नी अमृतबाई वर्ताल में उत्सव आए विचारे कि आप शू भेट लाइ जा तेरे वैद्यराजी कहे कि मन इच्छा है कि आपस मजा जरिया वस्त्रों महाराज सुरवाड़ो सुंदर पा पाघ ने एवं लई जाइए ત્યારે અમૃતભાઈએ કહ્યું કે ભાઈ જરિયાની વસ્ત્રો તો મહારાજ ક્યારેક જ પહેરે છે અને પહેરે તો એકવાર પહેરીને પછી કોઈને આપી દે છે બહુ રુચિ નથી પણ જો શ્વેત વસ્ત્ર લઈ જઈએ તો રોજ મહારાજ પહેરે ઘણા દિવસ પહેરે વૈદરાજ્ય કે ભલે તમારી ઈચ્છા પણ વૈદ્રાજીને મનમાં એમ કેમ શ્રીજી મહારાજ એકવાર પહેરે કે થોડી વાર પહેરે કે ન પહેરે પણ આપણે એમને અર્પણ કરીએ તો સાદું શા માટે અર્પણ કરવું આપણા ઈચ્છા એમના ઉપર શા માટે લાદવી ઉત્તમ વસ્તુ જ અર્પણ કરીએ ને પણ હવે ધર્મપત્ની પણ બહુ મુક્તરાજ હતા એટલે કંઈ બોલાય નહીં કે એમની પણ એવી ઈચ્છા હોય તો ભલે પૂરી કરે આ વાત ત્યાં રાતના પૂરી થઈ સવારના એમની પાડોસણ જે સત્સંગી નહોતા એ એમનો ચોક ચૌટો વાળવા માટે હાથમાં લઈને સફાઈ કરે એ વખતે બહાર ચોતરા ઉપર એટલે ઓટો હોય ત્યાં શ્રીજી મહારાજને ઉભેલા જોયા નશી સુવર્ણના અલંકારો સોનેરી જરિયાની વસ્ત્રો ધારણ કરેલા આ બાય તો જોઈ રહી કોણ છો તમે તો વૈદરાજી જેનું ભજન કરે છે એ ભગવાન સ્વામીનારાયણ હલો દર્શન થયો તમારો કેમ ઉભા છો તે કે તું અમૃતબાઈને ઓળખે છે પાડોશમાં છે ઓળખે જ ને તો તું એને જઈને કેજે કે તું કે ભગવાન સ્વામિનારાયણ તો જરિયાની વસ્ત્રો ક્યારેક જ પહેરે છે શ્વેત વસ્ત્રો રોજ પહેરે છે પણ એને કહેજે કે અહીંયા આવ્યા હતા એમણે કહ્યું કે જો મેં તો નકશીક સોનેરી અને જરિયાની વસ્ત્રો ધારણ કર્યા છે આટલું કહેજે એમ કંઈ શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા બોલી તો સાવરણો હેઠળ મળી દોડતી ગઈ અમૃતભાઈ અમૃતભાઈ તો કે હા હા અત્યારમાં તો કે અરે તમારા પ્રભુ આવ્યા હતા અરે તને એના દર્શન તું તો અભાગણી સત્સંગી નથી કઈ કઈ થાકી તોય અમારે ઘરે ધૂન ભજન હોય તો એ આવતી નથી અરે મને પણ દર્શન થયા ને તને મનાતું અરે મનાતું શું તમારા માટે સંદેશો આપ્યો શું હોય તો કે તમે કઈ રાતે એવું નક્કી કર્યું હતું કે આપણે ભગવાનને માટે શ્વેત વસ્ત્રો લઈ જવા છે હા ને તને ક્યાંથી ખબર પડી તો કે એ મને એમણે કીધું કે તું અમૃતને જઈને કેજે અમૃતભાઈને કે જો અને તમારા ભગવાને છે ને નક્ષીક બધા સોનેરી જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા અને સુંદર સુવર્ણના અલંકારો ઓહો હો એનું વર્ણન જ નહોતું એવા જગારા મારે એવા જગારા તે તેજ તેજ તેજ ભાઈ અને એમણે કીધું કે જો અમે જરિયાની સોનેરી વસ્ત્રો પહેરીએ છીએ હં આટલું કંઈને અદ્રશ્ય થઈ ગયા આને અમૃતભાઈને અને રામચંદ્ર વૈદના આંસુ આવી ગયા કે આપણા ભાવ પૂરા કરવા માટે ભગવાન કેવો આવે છે અને શોખ નથી પણ ભક્તોના ભાવ પૂરા કરવા માટે પણ પેલી પાડોસણ જે સત્સંગી નથી એને એકવાર દર્શન થયું એ જીવમાં ચોંટી ગયું કાંઈ પણ વાત નીકળે ને કોઈ સત્સંગી દેખાય એટલે તરત મનમાં થાય ઓહો એ જે મને દર્શન થયા હતા ઓહોહો એ જે એની વાત ન થાય ઓ એ એ સુરસ પાક અને હશે તો ગાલમાં ખાડા પડે અને સરસ મજાનો એવું રોપકડો ચહેરો આભલા જેવા તો ગાલ અને એ આપણે છે ને કમળની દાંડલીઓ હોય ને એવા તો એના હાથના આંગળા એવા ગુલાબી જાય પડે બાઈ તો વાંચું જ કરેલા અને એમ કરતા કરતા બાઈ નો અંધકાર આવ્યો શ્રીજી મહારાજ એ જ વસ્ત્રો પહેરીને બાઈને તેડી ગયા લો આમ કલ્યાણ થાય એને કંઈ શોખ નથી પણ ભક્તોના કોડ પૂરા કરવા અનેકના મનમાં મૂર્તિ વસે એટલા માટે એટલા જ માટે દેવમંદિરોમાં ઠાકોરજીને શણગારવામાં આવે છે બધા જેવું કંઈ બધા શું મોટે ભાગે કંઈ સ્વરૂપમાં અને રૂપમાધુરીમાં જ લીન હોય એવા દર્શનાર્થીઓ ઓછા હોય હં ચંદનના વાઘા છે તો હળી કાઢી દર્શન કરવા તો ઠાકોર હિંડોળા છે હળિયું કાઢે છે ક્યાંય ને ક્યાંય જાય કેમ હીરના હિંડોળા છે રૂપિયાની નોટોના હિંડોળા છે ડોશી માં પછી જન્માષ્ટમી ને એવું બધું હોય છે દર્શન કરી ઇલેક્ટ્રિક બઉ શણગારી હોય છે વીજળી વાલાની શોભા શું મારા વાલાની શોભા બાજુ આપણે એના ઉપર નજર જતી નથી પણ છતાંય સારું છે એટલે શ્રૃંગાર કરે છે સરસ મજાના ગોપીનાથજી મહારાજ વરતાલ હરિકૃષ્ણ મહારાજ એવા સરસ નાનકડી એવી કોટી પેરી હોય અને સરસ ધોતી સોનેરી બધા તાર લટકાવેલી અને હીરાનો મુગટ પહેર્યો હોય તો એકવારનું દર્શન પણ મનમાં હશે શૃંગાર એટલે કરે છે તો ઠાકોરજીનું જે આ શણગાર છે એને વચનામૃત છે એના પહેલાં ફકરામાં આ બધું વર્ણન હોય કે મહારાજ કેમ બેઠા હતા હાથમાં શું હતું કેવા ઋતુ પ્રમાણે બોકાની વાળી બોકાની બધાને ખબર ન હોય પણ ન હોય તો જોઈ લેજો બોકાની બહુ સરસ લાગે બુકાની વાળે અહીંથી આ માટો મારે પાઘડીનો એની અને પછી પાક બાંધ ચોફાળ વઢ્યો હતો ડગલી પહેરી પેન્ટ શર્ટ કોટ ન પહેરાવવા માનસિક પૂજામાં પણ જે આપણે જનરલ વચરા વાંચીએ મૂર્તિઓમાં દર્શન કરીએ એવા બધા વસ્ત્રો માનસિક પૂજામાં ધરાવવા ઉનાળો હોય તો હળવી ધોતી હળવો સુરવાળ તમે આ જો ભાઈ પહેર્યું છે એવું હળવું સદરું એવું પહેરાવી શકાય તમે કોઈ કોઈક એવા ઉનાળા પ્રમાણે કંઈક એવું પહેરે ને તો હું એને જોઈ લો તો હું ક્યારેક એવું સારું લાગે ઠાકો છે ધરાવું હોય એવું શું આટલે સુધી બાયને કટકી રહ્યું હોય ને આમ બે વાય એવું સરસ લાગે અત્યારે થોડી ઠંડી હોય ને પછી તો પછી આમ ટૂંકી બાઈનું ચોંટી જાય એવું હળવું સરસ મજાનું સ્વેટર પહેરાવી અને ઉપર આમ એક ચાદર મૂકી દો અને એ આમ બેઠા હોય આમ આમ બેઠા હોય પણ ચરણ લટક તો આની ચોપોચ અહીંયા સ્વેટર ચોંટી જાય અને ધાબળીના છેડા લટકતા પીડા હોય અને એ આમ બેઠા હોય શું હોય એની વાત બહુ મજા બહુ ઠંડી હોય તો આખી બાઈ એવું સ્વેટર પહેરાવે સુંદર લાગે તો એવા વસ્ત્રો અલંકારો માનસિક ઉર્જામાં પહેરાવી મૂર્તિને નિરખીએ તો મન એમાં લાગે આખરે તો મનને રંગવાનું છે અને મનને મૂર્તિના ચિંતન જાળામાં ગૂંચવી મેળવવાની વાત વચરામત કરે છે તો પછીની કડી છે વાલા તારું જળ સુંદર ભાલ તિલકરૂ વાલા તારું જળ કઈ સુંદર ભાલ શણગારો એમને ગમે છે નથી ગમતા એવું નથી પણ જે સ્વયં મૂર્તિ છે એને બહુ વાલી છે શણગાર તો પહેર્યા હોય તો જ પ્રેમ થાય એવા ઘણા હોય સારું લુગડું પહેર્યું હોય સારું કપડું પહેર્યું હોય તો એકબીજા આફરીન થઈ જાય માણસ ક્યાં બદલાઈ જાય છે આપણે તો ઉપલા છોતલાઓને પ્રેમ કરીએ છીએ રસને ક્યાં પ્રેમ કરીએ છીએ પ્રેમાનંદ સ્વામીને શણગારો ગમે છે નથી ગમતા નથી પણ જ્યારે શ્રી વિગ્રહનો એટલે ઠાકોરજીના દેહવિગ્રહ નું જયારે વર્ણન શરૂ થયું ત્યારે વાલા તારું જળકે એમાં મજા આવે બીજું પણ કઈક એ છે ને વાલા શબ્દ કેવો એ વાલા આપણને કોઈ વાલો ઓહો વાલા શબ્દ જ એવો છે તો પ્રેમાનંદ સ્વામી તો દિલથી બોલે છે વાલા તારું જળ કે સુંદર ભાલા તિલ કર વાલા તારું ભાગ કેવું જળકે છે અને એમાં સુંદર મજાના તિલક કર્યું છે એ રૂડા લાગે છે તિલક કર્યા છે બહુ છે તિલક ચાંદ એ પણ સુંદર શોભે છે એ પણ વાત ખરી અને અર્ચા જે કરી છે જુઓ મૂર્તિમાં એ બધા તિલક આકારે છે પ્રેમાનંદ સ્વામી એ કહે છે કે બધા જ તિલક કર્યા હોય અને સ્નાન કરી લીધું હોય તો પણ એની જે જાણી રહી જાય છે એ તિલક જેવી શોભે છે અને ખૂબ મને મોહ થાય છે મારું મંદડું એમાં ગુંચવાઈ જાય છે નીકળી શકતું નથી અને એટલું બધું સુંદર લાગે છે તમે રૂડા લાગો છો બહુ રૂડા લાગો છો વાલા તારું જળકે સુંદર ભાલ આ ભાલ છે ને અહીંયા ભાગ્ય હોય છે વિધાતા લેખ લખે છે ને એવું બધું કહેવાય છે ને હા પૂર્વના જે ખરેખર ભાગ્યશાળી હોય એનું ભાલ હંમેશા મોટું હોય અને ઝડપતું એને સહેજે સેજે ધન સમૃદ્ધિ એ હોય સુખ સુવિધા સહેજે હોય અને એક વસ્તુ પણ એને બહુ સહજ હોય કે એની યશ બહુ હોય સમાજમાં એની કીર્તિ હોય પ્રસિદ્ધિ હોય અને એનાથી વિશેષ એક વાત હોય ઝળકતું અને મોળક વિશાળ ભાલવાળાને કે બીજા ઉપર પ્રભાવ તરત પાડે અધ્યાત્મ જગતમાં જ આવું છે એવું નથી વિશાળ ભાલ અને ઝળકતું ભાલ એ મોટા ધનાઢ્યો કોઈ એવી વિશિષ્ટ સેલિબ્રિટી હોય એવી ઘણી વ્યક્તિઓ સમાજમાં તમે જોશો તો શ્રીમંત શેઠિયા હોય વિશાળ ભાલ નામ ચમકતું લલાટ હોય તો સુખ સમૃદ્ધિ મોટો પદ હોદો હોય ભગવાન સાથે લેવા દેવા પણ ન હોય પણ એ ભાગ્યની નિશાની છે કે લૌકિક સમૃદ્ધિ લૌકિક યશ પ્રતિષ્ઠા પ્રભાવ એના સહજ ભાગ્યમાં હોય છે જેમ જેમ કપાળ નાનું એમ બધી વસ્તુઓ મળે ખરી પણ કદાચ પુરુષાર્થ બહુ કરવો પડે અને બીજા ઉપર પ્રભાવ ઓછો પડે આ એક જ્યોતિષશાસ્ત્રની મેં તમને વાત કરી બાકી અધ્યાત્મ જગતમાં એમાં બહુ તમે લેવા જાઓ તો મેળ ન પણ મળે ગાંધીજી ક્યાં એવી પ્રભાવી મૂર્તિ હતા વિનોબાભાવે ક્યાં પ્રભાવી મૂર્તિ જોગી સ્વામીને તમે જુઓ તો સિમ્પલ લાગે સાદા લાગે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને તમે નિરખો તો પ્રભાવી પ્રગલ્ભ મૂર્તિ લાગે વિશાળ ભાવ આમ ગીરના હવા બેઠો હોય એવું તમારું વ્યક્તિત્વ લાગે એ એટલે તમે જોયે એ વ્યક્તિત્વ આખું જુદું છે અને એ જ્યોતિષના વર્ણવેલા લક્ષણો જૂઠા નથી પણ એને વાંચવા બધાનું કામ નથી જોગી સામેનું ભાલ વાંચવું હોય જ્યોતિષ બાપનું કામ છે હે ના વાંચી શકે ભાઈ પણ બધી વસ્તુઓને સમજવી જોઈએ પણ મોટું ભાલ અને જગારા મારતું ભાલ પણ એ જે લાટનું તેજ છે ને આ વિષય ઉપર તો ઘણું બધું કહી શકે પણ આપણો કહેવાનો વિષય નથી ને ઘણી આયુર્વેદ શાસ્ત્ર પણ કહે છે કે જે વ્યક્તિના શરીરમાં અમુક પ્રકારનું પિત્ત હોય તો પણ એનો ચહેરો અને ચળકે જગારામાં એનો અર્થ એ નથી કે બહુ પુણ્ય પ્રતાપી છે પણ ભાગ્યની રેખા વાંચવી એ પણ એક અલગ વસ્તુ છે પણ વિશાળ ભાળ અને ઝકતું લલાટ ભાલ એટલે લલાટ લલાટ એટલે કપાળ વળી કે ભાલ ભાલ શું કે છે ભાલ પ્રદેશ નહીં ભાલ એટલે કપાળ વિશાળ કપાળ અને ચળકતું ઝળકતું તે કરતું એ બહુ ભાગ્યશાળી વ્યક્તિનું લક્ષણ છે એટલે નિષ્કુળાનંદ સ્વામી જો નઈ મારે શું કેવું નાથ એ તો જયારે આપણને દ્રષ્ટિ પડે ત્યારે ખબર પડે કે આ બધું એમને નથી લખી નાખતા એમ બહુ ભાગ્યશાળી ભાલ છે એમ મોટે ભાગ્યે ભૈરું ભાલ કે નાથ નિરીક્ષા છે ફક્ત ચિંતામણીમાં પણ જ્યારે પેલો વણિકનો વેશ લે છે શ્રીજી મહારાજ ત્યારે મોટા ધનાઢ્ય જળકે ભાલ આ લક્ષણો છે તો શ્રીજી મહારાજનો વિશાળ ભાલ એમાં સુંદર તિલક ચાંદલો અને તિલક ચાંદલો શ્રીજી મહારાજ ઝાંખો પડવા ન દેતા એવો સુંદર તાજો તરોજો જ એવું એમનું સ્વાભાવિક વર્તન હતું તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે વાલા જયારે જોઉં છું ત્યારે બહુ જ રૂડા લાગે છે મારું મન મોહે છે હવે આ તો આપણે કડી બોલીએ છીએ હવે હું તમને બહુ એક વિચિત્ર વાત ઉલટાવીને કહેવા જાઉં છું છે અર્થપૂર્ણ પણ જુદી રીતે આપણે મૂર્તિ સામે જોઈને બોલીએ છીએ ને કે વાલા તારું શ્રીજી મહારાજ બોલે છે અને આપણને કીએ છ એમ આ પંક્તિ વિચાર જો આ બહુ જુદી રીતે ઊંધો ઉપાડ કર્યો છે પદ છે વંદુ માટે પણ હવે શ્રીજી મહારાજ આપણને કીએ છે એ કડી બોલે છે અને મને તમને સંભળાવે છેલ્પના કરો એ વાલા તારું જળ તિલક એ વાલા તે મારો તિલક ચાંદલો કર્યો છે તો બહુ જ રૂડો લાગે છે તું કેટલી મીઠી વાત એ વાલા તારું જળા કયા ભાગ્ય છે મારું ચરણ આવ્યું તારા ભાગ્યના પાર વર્ણન મારાથી ન થાય તું બહુ રોડો લાગે છે ઘણી વાર કોઈ છોકરો હોય અને મમ્મી એને જોતા હોય ને એમાં એને કઈ આમ બાબરી પટ્ટી સરખી પાડી હોય કેમ બેટા તું બહુ સુંદર લાગે છે રૂડો લાગે છે વાલા તો છોકરાનું કઉ છું તમારું તો પેલું આવડે પણ આપણને જોઈને આમ શ્રીજી મહારાજ એમ કે તિલક ચાંદલો કર્યો છે એ વાલા બહુ રૂડો લાગે છે તું કરતો જાને શું તને દખ છે તિલક ચાંદલો કરતો જાને કઈ મોટી વાત છે બહુ રૂડો લાગે છે તું રોજ કર ને જળકે શું તારું લલાટ જળકે લલાટ જળકે એટલે શું મારો તિલક ચાંદલો કરારું ભાગ્ય જળકશે ભાગ્ય જળક છે રોવે છે તારું પ્રારબ્ધ બદલી જાય વિચાર તો કર વાલા તારું જળકે સુંદર ભાગ કરી તો જો તિલક ચાન લો એટલે તારું ભાગ્ય જળકશે ભાગ્ય ખુલી જશે તું વિચાર કર કરવા જેવું છે એમ આપણને કહે છે ને મીઠી વાત નથી જૂઠ જરાય હોય તો પાછી લાવો બઉ સરસ છે આ આપણે સ્ટેમ્પ હોય ને પેલા રબર સ્ટેમ્પ એમાં બધા વર્ડ્સ અક્ષર ઉલટા હોય વાંચો તો બધા ઉલટા જ હોય એમાં આપણા ભાગ્યમાં આપણા લલાટમાં શું હોય એટલે ઉલ્ટા અંક જ હોય ઉલટા જ અક્ષર હોય ઉલટા શબ્દ હોય પણ એ રબર સ્ટેમ્પ ને તમે આમ લઈ અને તમે કાગળ ઉપર જ છાપો બધાઇ સવળા થઈ જાય એમ આમાં તો આપણા લલાટમાં તો બધું અવળું જ ભર્યું છે પણ સહજાનંદ સ્વામીના ચરણમાં મસ્તક છાપો બધા સવળા બધા સવળા વંચા સુદામાં જયારે દ્વારિકા શ્રી કૃષ્ણ પાસે આવ્યા ત્યારે એના લલાટમાં શું લખ્યું હતું શ્રી ક્ષય બહુ જ વાત શ્રી એટલે લક્ષ્મી ક્ષય એટલે નાશ લક્ષ્મીનો નાશ એ એના લલાટમાં લખેલો હતો સુદામા એક્ઝેક્ટલી સાચી વાતો શ્રી ક્ષય ક્ષ ય પણ જેવો દ્વારિકાધીશ ના ચરણમાં મસ્તક મૂક્યું તો પાછળથી વાંચો યક્ષ શ્રી યક્ષ કુબેરની સંપત્તિ એને ઘેર ઠલવાઈ ગઈ જરાય જૂઠ નહીં લો સામે દાખલ શ્રી ક્ષય લક્ષ્મીનો નાશ સંપત્તિનો નાશ યક્ષ શ્રી એટલે કુબેરની સંપત્તિ થઈ ગઈ આ આશ્રયની વાત છે ખાલી તિલક ચાંદલો કરી લેવો એ આશ્રય નહીં પણ મનથી ભાવ હોવો જોઈએ કેવળ ભગવાનમાં એમ જ નહીં કહેતા શંકોચ થાય વાત વિસ્તારમાં લેવા જઈએ તો બહુ લાંબી થઈ જાય પણ ભાઈ આપણે ભગવાનને ભજતા હોઈએ મેં મારી દ્રષ્ટિએ અધ્યયન કર્યું એમાં પણ ભગવાનમાં આશ્રય જરૂર હોય પણ જ્યારે કોઈ સાચા સંતનો આશ્રય થઈ જાય છે ત્યારે ભગવાન જલ્દી એનું સાંભળી લે છે કંઈ ડબલ જોર લાગે છે ને ઘણી ટ્રેન હોય અને પર્વત ઉપર કે ઊંચાણમાં ચઢાણમાં ચઢવું હોય તો એક એન્જિનથી કામ ન થાય દક્ષિણમાં તમે જાવ ને બે એન્જિન લગાવે આમાં ભગવાન અને સાધું બેનું જોર લાગે આપણું કામ થઈ જાય એટલે કોઈ એકલા ભગવાનની ભક્તિ જરૂર છે પણ સાથોસાથ સાધુઓ અને ભક્તો એનો આશ્રય એમાં એવી નિષ્ઠા એમાં એવો પ્રેમ ત્યારે કામ થાય છે એનો દુરુપયોગ પણ ઘણો થયો સમાજમાં કે અમને સેવો સાધુ સેવો એવું બધું બધું થઈ ગયું બધું પણ એકંદરે શાસ્ત્રીય વાત ભગવાનના સાધુ ભક્તો એમાં જે ભાવ અને પ્રેમ પણ રાખવાનો છે એ તો છે જ ગજબની વાત છે તો આશ્રય કરો ચરણમાં મસ્તક ઝુકાવો સત્સંગ ગ્રહણ કરો જુઓ ભાગ્યફલટાઈ જશે અને વાત સાચી આમ તમને થોડા થોડા દ્રષ્ટાંત આપવું તો વાંધો નથી ને સામેની વાત ભક્ત ચિંતામણીમાં પેલા વણિક ને લખી મધ્યપ્રદેશનો પેલો વણિક દીવાન હતો નવાબ મુસ્લિમ વાંકમાં આવ્યો એક કરોડ નો દંડ કર્યો એ જમાને કરોડ રૂપિયા ભરે તો છૂટી નહીતર તને મુસલમાન કરું હવે આ જૈન વણી કશે કે જે પણ હવે હિન્દુ ધર્મ જાય ઘણું બધું વેચવું ઘર સામાન બધું વેચી નાખ્યું ઉછીના લીધા સંબંધીઓ પાસેથી લીધા પણ કરોડો રૂપિયા કંઈ થાય પછી વિચાર કર્યો કે એક જ દિવસ આડોને કાલે આ દશા થવાની તો આના કરતાં મરવું સારું એટલે ગામની બહાર શિવાલય હતું ત્યાં જઈને પગે લાગીને પછી શિવને મસ્ત કમળ પૂજા કરી નાખી આવા નિર્ણયથી આવ્યો જંગલ જેવો પ્રદેશ પણ એ છેલ્લી પોકાર કરતો કરતો રડતો જાય હાય હાય હિન્દુ ધર્મ જાય છે હાય મારો મનખ્યો હરામ થાય છે રડતો જાય છે એ વખતે દૂર વૃક્ષ નીચે બે સાધુઓને જોયા એ વ્યાપકાનંદ સ્વામી હતા તો એમનું ધ્યાન ગયું ટૂંકમાં આપડે એટલે પહેલાનું પણ ધ્યાન ગયું એને એમ થયું કે સાધુઓ છે તો ચાલો આમ હાથ કર્યો ભાઈ તને શું દુઃખ છે કે આટલો બધો રડે છે ત્યાં તો પગમાં પડીને ઢગલો થઈ ગયો મારું દુઃખ આ છે વ્યાપકાન સત્સંગ થાય બધે વાતે સુખી થઈ છે એક ની વાત કરે છે પણ મારે કરોડ રૂપિયા દેવાની વાત છે કરોડ શું તું માથું નમાઈ સત્સંગ લે ને એ સાધુઓ ક્યાં બળથી કીધું હશે આપણને કોઈ એમ કે મારે કરોડો રૂપિયાનું દેણું ચડી ગયું છે કંઠી પેરો સારું થઈ જાય છે જલ્દી ન બોલી શકાય કારણ કે વળી ન થાય તો આપણી પાસે લેવા આવે કાટલો જ આલે વ્યાપકાનંદ સ્વામી કે તું વાત મૂકી દે સત્સંગી થા ને અને પેલો કે લેવ મહારાજ તો હું એકલો છું કુટુંબ સહિત થા બધા ને લેવો સ્વામી એના દીકરાઓ હશે જે હશે બધાને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી બસ વ્યાપકાનંદ સ્વામી જા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે રાત પડી ગઈ વ્યાપકાનંદ સ્વામી સૂઈ ગયા પેલો યુ ગયો પણ શ્રીજી મહારાજ જાગ્યા આખી રાત શણગાર કર્યા વાણિયાનો વેશ ભજવવા માટે મોટી ઢીલી પાઘડી મોટો જબો ક્યાંક ગોતી આવ્યા એ લાકડીને એવું તો શણગાર કરી અને માણસોને ગોતી કરોડો રૂપિયાની કોથળીઓ લઈને જ્યાં પહેલાંને ખત લખાયું ને જામીન થયું હતું વાણિયાને જગાડ્યો અને આ વાતને લડાવા જાય તો તો મજા આવી જાય પણ આપણે કરવું નથી એટલે પછી જગાડ્યો ને એને કીધું લ્યો આ કરોડો રૂપિયા કોણ છો તો કે ભાઈ અમે પહેલાંનો આ ચૂકવવા આવ્યા છે તમે ખત લઈ લ્યો અને લખીને આપી દો કે કરોડો રૂપિયા પૂરા થયા એટલે હું રવાના થ લખી આપ્યું એ લઈને પેલા વણિકને જગાડ્યો લે આ લે આ ભરાઈ ગયું છે તારું ખત પણ તમે કોણ છો એટલે હજી ભૂલી ગયું જેને તને કંઠી પહેરાવી જેનો તે આશરો કર્યો એ હું ખુદ ભગવાન સ્વામિનારાયણ છે ગઝબ કેવાય કંઠી મફત ની સ્વામી આપી એક કાવડિયા નો ખર્ચ વાણિયા નતો હજી સુધી કોઈ પુરાણ માં આવી રીતે સુદામાં તો એમની દોસ્તો હતો એનો ફ્રેન્ડ હતો મિત્ર હતો જે કેવું કે ડાળીયા ખાતા હતા લાકડા કાપતા ગુરુ ત્યારે હેર્યા હતા અને બધું આપ્યું હતું એ તો એકબીજાનું ઋણાનું બંધ બધું ગણી શકાય તો આની સાથે શું શેઢા સંબંધ પણ હમ બહુ વિચારવા જેવી વાત છે આપડે તો વિચારતા નથી એટલે કદાચ આપણી કચાશ છે પેલા માણસા ગામનો વાલેરો વરુ એના પિતા મામઈઓ વરું એને બે દીકરા સીધી વરું અને વાલેરો વરું સીધી નાનો બે પત્નીના બેને એક એક બાળક મોટીનો વાલેરો વરું નાનીનો સીધી વરું સીધી વરું લાડક્યો અને માથાભારી બાઈ નવી આવી ગઈ બધો ગ્રાસ કબજે કરી લીધો વાલેરા વરું ને કશું આપ્યું નહીં ઘણું માગ્યું માથ્યો તોય પિતાજી પણ કંઈ બોલે નહીં કારણ કે ઓલાની નવી જે રાણી એના દબાણમાં એટલે કંઈ બોલે નહીં વરુ એ પછી બારવટું ખેલ્યું અને બારવટે ચડ્યા રૂંજાળ એટલી ઘરે લોકોને મારી નાખે સીમસી નહી હાકાર કરી નાખી અને લોકો ને મારી કાપી ટુકડા કરી ગીરની જાડીઓમાં છુપાઈ જાય એ વખતે ઉના જતા જતા ગુણાતીતાનંદ સ્વામી સાથે સંઘ અને એ બધો નીકળેલા અને એ પ્રદેશમાંથી પસાર થવાનું થયું સાથે હરિભક્તો પૈસો ટકો હોય બધું હોય સાદુઓ વીસ પચીસ ત્રીસ ચાલી પચાવો હરિભક્તો વીસ પચીસ ચાલી પચાવ ચાલ્યા જાય છે પગરવને અવાજ સાંભળ્યો એટલે વાલરાવાળો માણસો સાબત થઈ ગયા બાર જોટાળી બંદૂકો લઈને આડ ઉભા રહ્યા ખબરદાર છે ત્યાં જ ઉભા રહીજો ફફડી ગયા બધાય હરિભક્તો તો બિચારા સિંયા વ્યા થઈ ગયા કે અરે સ્વામી આ તો બાયરેક કરી આ તો વાલેરા વરુના માણસો છે મારી નાખે સ્વામી કે કોણ મારવા વાળો બેઠો છે હેલાવો મારી પાછું સ્વામી પેહલા ને કે ભાઈ તમે કોણ છો તો સાધુ સંતો છે અરે તમે સાધુ સંતો છો તમારી સાથે છે એ ક્યાં સાધુ સંતો છે એ બધો મૂકો લબાચા નીચે કાળો માલ મિલકત નહીં હગી નહીં થાય આ એમ જ બોલ્યો આ માં હગી નહીં થાય કે હાથમાં છે એટલે ગુણાતી સ્વામી કે તમને બધું આપી દેશે હરિભક્તો અમારા છે અમે કઈ કરે હા તો પણ તમે કોના માણસો છો તો કે અમે વાલેરા વરુના છીએ તો અમને એની પાસે લઈ જાઓ ને પછી અમે એને બધું આપી દઈશું હઠ કરી સ્વામી આટલું માન અને પહેલાંને થઈ ગયું કે સાધુનું વેણ રાખીએ અને લઈને ચાલ્યો વાલેરા વરુ સાવધ થઈ ગયા કે આ ઝુંડ અહીંયા ક્યાંથી આવે છે એની પાસે બંદૂક ઊભો થઈ ગયો માણસ પણ મામલો પારખીને વિચાર કર્યો કે આવવા નજીક આવ્યા એટલે ગુણાતીતાના અનુસાર મેં કીધું કે ભાઈ તમે વાલેરા બો હા માણસાના હા હો ભાઈ આવા કાળા કામ કરવાનું શું તમને ચાણક ચડી છે નારાજ મારો અંગત મામલો છે અને તમે એમાં વચ્ચે ન પડો અમારે તો લૂંટવાનો ધંધો છે એટલે જે તમારી સાથે છે એ અમને માલ મિલકત આપી દે એટલે અમે તમને છૂટા કરી અરે આપી દઈએ પણ તમે આવા આમ માટે કરો છો કરવા પડે છે મહારાજ કેમ કરવા પડે ભાઈ એ અમારા ઘરનો મામલો છે ઘરનો હોય તો બોલો ને સાધુ તો માવતર કહેવાય આમ જ્યાં બોલ્યા હતા વાલેરા વરુને એમ થયું કે આજ મને કોઈ એમ કીધું કે સાધુ તો માવતર કહેવાય મારો હગો માવતર માવતર નથી રહ્યા અને આ એમ કે છે કે સાધુ તો માવતર કેવાય બોલો ઢીલો પડી ગયો એમને મહારાજ મારો સગો બાપ ને સગો ભાઈ મારો ગ્રાસ દેતો નથી અડધો હિસ્સો લાગે ગામડાઓમાં જમીનોમાં મને પહેરે કપડે કાઢી મૂક્યો છે પછી હું શું કરું પણ એમાં એનો વાંક છે ને એમાં પ્રજાને શું કામ રંજાડો તો કે પ્રજાને ના રંજાડવું ત્યાં સુધી એના પગ નીચે રેલો ના આવે એમ તમને ગરાશ મળી જાય તો મારે ક્યાં કરવું છે કબૂલ તો કબૂલ તમને ગ્રાસ મળી જાય નિયમ ધર્મ પાળી સત્સંગી થશો અરે મારાજ તો હું માણસ જેવું જીવન જીવું તમે કહો જીવું એમ લાય તારો જમણો આ જમણો હાથ ઉપર ખાલી ખબકારીને ગુણાતી તાનંદ સ્વામી કે જાતને આઠ ને દિવસે ગ્રાસ મળે વાત કરો છો મહારાજ વર્ષો નીકળી ગયા છે આ મારે જોવો દાદી મુછને ધોવાના કી રહ્યા રાક્ષસ જેવો રાક્ષસ થઈ ગયો છે મહારાજ આઠમે દાડે તો કા ગુણાદિત સ્વામી એના બહાબંધી કડ્યું હતું એમાં પેલી દોરીઓ લટકતી હોય ને ત્યાં પોતાના હાથે ગાંઠો વાળી દીધી આઠ ગાંઠો સૂરજ વગેરે વાલેરો વરુ આમ દિલ નો ભોળો મહારાજ આઠમા દિવસની વાત કરો છો આજનો દિવસ એમાં ગણવાનો કે નહીં ગુણાતીતાનંદ સામે કે લ્યો રો આજની ગાંઠ હું મારે આથી છોડી દઉં હવે સાત દિવસ એમાં કન્સેસન જાઓ મળી જાય ત્યારે જુનાગઢ આવીને ભેળા થજો એમ હવે ન જવાય મહારાજ તમે તો મારા ગુરુ થયા તો હવે તો દૂધ પાક પૂરી જમો હવે ચેલાનું રાખવું પડે શિષ્ય થઈ ગયા ભાગ્ય જુઓ કેમ ઝળકે છે કેમ પલટે છે દૂધપાક પૂરીને આંધણ મૂક્યા ગુણાતીતાનંદ સ્વામીને હરિભક્તો નજીક આવીને કે સ્વામી અહીં તો લોહી રેડાવવાનું હતું ના તો દૂધ પાક સ્વામી કે મોજથી ઠાકોર જમાડો ખૂબ જેમાં ખૂબ વાતો કરી શ્રીજી મહારાજની સંતોની જુનાગઢ મંદિરની એ બધી અને આજ વાર અમૃત મેળવ્યું ખૂબ શાંતિ થઈ પ્રસાદજીમાં હવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીપા કરે અને ગુણાતીતાનંદ સ્વામીને નિરખ્યા છે એટલે એમને સાધુઓને યાદ કરે સાતમે દિવસે ગાંઠ છોડી અને જોયા કરે છે ત્યાં જ સામેથી માણસો આવ્યા છે સાથે એમના બધા છે અને લેખિત આપ્યું કે લ્યો તમારો અર્ધો ગ્રાસ તમને આપવામાં આવે છે અને એવી રીતે વાલેરા વરુ ગયા અને ખરેખર એમને અર્ધો ગ્રાસ આપી દીધો સાત રોકડા રૂપિયા એ વખતે સાત એ જમાને રોકડા આપલેરા વરુ તરત જ કોથળીઓ વરી જુનાગી ગણાતી તાના સાંઈ સભા મંડપમાં બેઠા છે વાલેરા કોથળીઓ મૂકી ઓળખી ગયા આવી ગયા બહુ રાજી થયા ભગવાનની વાતો કરી ફરીથી જૂનાગઢમાં દેવના સંતોને થાળ રસોઈ થયા બે રૂપિયા આપ્યા બીજું સ્વામી પાછું આપ્યું લઈ જાઓ જોઈએ ગયા વાત એ કરવાની છે કે દર દર રખડતો માણસ ક્યાં પહોંચ્યો ક્યાં પહોંચ્યો એ વાત મારે હજી કરવાની બાકી છો હા ભાગ્ય કેવું પલટાય વાલેરા બરો ઘરે આવ્યા થોડા દિવસો થયા વિચાર કરે છે કે જમીન તો મને આપી છે પણ પથરાળ છે ક્યાંય પાણી નહીં જમીનમાં આ જમીન ને હું શું કરું ખેડીને શું કરું વળી આવ્યા જુનાગઢ મા બાપ તો મળ્યો પથરાય ને માથા પછાડું જ થાય કેમ તળમાં પાણી ક્યાં કાળમીને પથ્થર કાપો તો કદાચ પાંચ પચાસ સાઠ સિત્તેર હાથે પાણી આવે ભલે સ્વામી કે એવું થોડું છે હે ધરતીમાં પાણી કદાચ ઊંડું ઉતરી ગયું હોય પણ મારા બાપ સ્વામી નારાયણ ની કરુણા થોડી ઉતરી ગઈ છે ઊંડી હાલ હું આવું હાલ એના જ બળદગાડામાં પાછા સળસડાટ સ્વામી આવ્યા અને ચારે બાજુ આમ મેજો માંડી નીકળે વાલેરા આમાં તો નકરું પાણી ભીર્યું છે અરે મા બાપ આમાં પથરા ભર્યા છે તું કેશ ને પાણી ભર્યું છે ખોદ જા જ્યાં ખોદ ત્યાં વીસ માથે પાણી આવશે જા આખી તળમાં ઊંચું પાણી લઈ લાવી દીધું ગુણાદિત્યાનંદ સ્વામી ધરતીનો ગુણ બદલી નાખ્યો અને એને મળેલી બધી જમીન લીલે પૂંજાર થઈ ગયો હા પછી સ્વામીએ કીધું કે જો આ બાજુ તારો દરબારગઢ કરજે આ બાજુ કૂવો કરજે અને આ બાજુ મંદિર કરજે આજે એ કૂવો છે અને એ મંદિર બતાવેલું સ્વામીનું પણ ત્યાં નવું થયેલું પણ જગ્યા એ કે હા મેં દરબારગઢ હા મંદિર અને આ કૂવો ગાળજે પાણી થશે ખેતરોમાં પાણી થશે હવે આવો એક વખતનો કંગાલ કહી શકાય અને પાપી માણસ હવે એ ભજન કરે છે અને આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ પણ આ સંગતી સારી એટલે ફરીથી યાદ કરીએ કે પોતાના દરબાર ગરબા બેઠા બેઠા માળા કરીને એમાં એના ગામનો એક કાળું કોળી નીકળ્યો એના ઘરવાળાને બેસાડીને અને આમણે કીધું કેટલા કોળી ક્યાં જાય છે તો એ તુલસી મારી ઘરવાળી છે એને પગે લગાડવા જાઉં છું કેમ તો કે બે ઘર કર્યા પણ સંતાન કોઈ નથી અરે વાલેરા વરુ કે આ નવી છે કે જૂની તો કે નવી જ હોય ને તો વાલેરા વરુ કે પણ જૂની ને હાય લેવી હતી નહીં એને દર્શન કરાવવા ને તો કે હવે એમાં શું હોય પછી હવે એટલે તો નવી કરી એને પગે લગાડીશ એટલે તુલસી ને ઠાકર મહારાજ રાજી થાય ને એને દીકરો દે તમારો વંશ રે સ્વામી એલો વાલેરા વરુ કે તું અડસઠ તીરથ થઈ આને દીકરો નહીં થાય પણ તે ભેદ કર્યો એક વખતનો બારવટીઓ બોલે છે તે ભેદ કર્યો છે મને દિલમાં કરુણા ફૂટી જૂની ઉપર જા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બે નામ મેં લીધા એનું ફળ જૂની આપું છું બે દીકરા થશે એને જા અને પ્રેમજીન કાનજી બે દીકરા થયા ઇતિહાસ શાક પુરે નવીને કાંઈ ના થયું એને થયું હોત તો આપડે સમજ જ ગયે પણ નહીં ઠાકોર મોજ એની જ છે ને ભાઈ તુલસી ઠાકર આખી નીચી જાય એમ બોલે વાલેરા એ ના પાડીશું વા નથી થવું હોય તો અલગ વસ્તુ છે તો ભાઈ નક્કી વાત છે હેરાન જ થવું હોય તો થયે રાખો આ આપણે વાલરા વરુને નથી જોયા પણ એમના વંશજોમાં તમે હું તો ત્યાંય માણસા ગયો છું દસ દિવસ રોકાયો છું એ ચાપા બાપા હતા આપાબાપા હતા એ બધાને હું છું ને એ બધી વાતો તો આપણે જાણી પ્રતાપી શું વાત એટલે જૂઠ જરાય નહીં ઘણી ઘણી ગામની બધી વાતો છે આપણા મોટા સંતોની પણ આપણે આશરેથી ભાગ્ય ફરે ધારણ કરો એમ કહીએ છીએ ને હા શ્રીજી મહારાજ કહે છે વાલા તારો જળકે સુંદર ભાલ આ કાણેકનેસના કાળુ ભગત નજરે છે ને આપણે નજરે જોવો છું ને બોલો ફાટસરમાં જોગી સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા નાના નાના છોકરાઓ સાથે કાળુ ભગત આવ્યા મજૂરી કરતા ખેડૂતોને ત્યાં રૂપિયો જેવું કાંઈક આપે આખો દિવસ આ વૈતરું કરવાનું પણ પેલા છોકરાઓની સાથે સાથે એ મંદિરે આવ્યા અને પ્રસાદ માટે શાસ્ત્રીજી મહારાજ પાસે બધા છોકરા બેસી ગયા સ્વામી બધાને કંઈક સાકાર આપીશ કે સ્વામી બધાને નામ પૂછ્યું પૂછતા પૂછતા આ છોકરાને પૂછ્યું ભરવાડનો છોકરો વેસ એવો તારું નામ શું હતું કે મારું નામ કાળું એમ ભજન કરીશ કરું સ્વામી ઓળખી ગયા જીવ સારો છે પણ પોતે ગજા હવે આનું તો વિશ્લેષણ મને જ કઈ સૂઝતું નથી પણ શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કાળુ ભગતને કંઠી ન પહેરાવી હવે જે મહાપુરુષનું જે મનમાં ચિંતન હોય એમની સાથે ગયું પણ એને ઓળખ્યો ને એમણે કીધું ત્યાં જોગી સામી બેઠા છે એની પાસે જા અને જા તને કંઠી બાંધશે જીવને સોંપી દીધું પોતે પહેરાવી શકતા હતા ને અને ત્યાંથી કીધું જોગી એ આ પરવાડના છોકરો એને કંઠી પહેરાવો અને કાળું ત્યાં જોગી સ્વામી પાસે માથું ન જોગી સ્વામી વાળી પાછું હા મું જોઈને કે સ્વામી મારે આને ખાલી કંઠી નથી પહેરાવી મારે તો આને આજના જ પૂજા દેવી છે અને સ્વામીએ કંઠી પહેરાવી તરત પૂજા આપી કાળુએ હરક ભગત લીધી પૂજા કરતા થઈ ગયા અને જુઓ તમારે મજૂરી કરનાર માણસ સુખી થઈ ગયા ને આજે ભેંસો જુઓ નેહડો જુઓ ગીર માખણની દુકાન જુઓ છોકરાઓએ સારા ભગતય સુખી અને સૌથી મોટી વાત કે એને નેહડે મોટા ભાગના બધા ચા પાણી કરી આવે મોરારી બાપુએ એને જ ચા પાણી કરી આવ્યા છે ભગતનું ઝૂંપડું વખણાય આવી કોઈ ખાલી ન જાય એવીની શાખ અને કેવા ભગત કેવા ભગત એમ મારા મંતવ્ય પ્રમાણે કદાચ હું ખોટો નહીં હોઉં અને કદાચ ખોટો નહીં જ પડું જોગી સ્વામીને પોતાના જીવન દરમિયાન ઘણા હરિભક્તોનો જોગ હશે પણ કાણેકલેહના કાળુ ભગત ઉપર જેવો વાલ હતો એવો કોઈના ઉપર એમને ન હતો એવો એના ઉપર હેતુ કાળુ ભગતનું નામ આવે જોગી સામી છેલ્લે છેલ્લે હોય ઓછું સાંભળતા ત્યારે એમ આપણે અમે અમે નજરે છેલ્લે સેવા કરતા એમ કઈ કાળુ ભગતનું નામ આવે એટલે તરત જગી સામી મોઢ મલકી જાય એ અવસ્થામાં એને કાળુ ભગત યાદ છે આ મોટા ક્યાં આવી આપણા હૈયામાં સાધુ હોય એ બહુ મોટી વાત છે પણ સાધુના હૈયામાં આપણે હોઈએ બહુ જ મોટી વાત અને એ બધાથી નથી થતું કે સાધુ આપણને યાદ કરે બધાથી નથી થતું અને એવું થઈ જાય તો બહુ મોટું કામ થાય પણ ઘણા બધા સ્વભાવ નડે છે ઘણી બધી વસ્તુઓ નડે છે કે જીવ સાધુના હૈયામાં પ્રવેશી નથી શકતો અને ઘણા એને તેવી સમજણ જ છે કે આપણે ભગવાન ભજીએ છીએ બધું પૂરું થઈ ગયું આપણે કામકાજ હોય સાધુ છીએ આશીર્વાદ લઈએ છીએ બધી વાત સાચી પણ સૌથી મોટી વાત તો એ છે કે સાધુના હૈયામાં જો પ્રવેશ્યો કોઈ એક તો કોઈ પ્રવેશે જ નહીં એવા સાધુના હૈયામાં હવે જો પ્રવેશે બહુ મોટી વાત છે એ કાળુ ભગત સૂતા છે રાતના ત્રણ વાગ્યા છે સ્વપ્નમાં શ્રીજી મહારાજ આવ્યા છે સુંદર વિમાન છે હું ત્યાં જઈ આવ્યો છું મારું એવું છે દરેક જગ્યાએ લગભગ એક એક વાર જાઉં પછી જવાની પણ આમ જે ટેસ્ટ કરી આવીએ મજા ભગવાન એવો જોગ આપી કે એક એક વાર લગભગ જી આવીએ ઉપર ડાળ જેવું છે મોટું ઝૂંપડું બનાવ્યું છે સંતોને માટે હવે તો કંઈક સરખું વ્યવસ્થિત કર્યું છે એ વખતે ઝૂપડું ને પણ સારું હતું બહુ સર મજા આવી રહી આગળ જગ્યા વગતે કીધેલું કે મને સ્વપ્નમાં અહીંયા શ્રીજી મહારાજે વિમાન રાખ્યું મહારાજ વિમાનમાં બેઠા હતા હું તો દંડવત મેંડવ કર મહારાજ પૂછ્યું કે મહારાજ આમ કઈ બાજુ તો મહારાજ કે અમે રામજી બાપા ઝાલાવાડિયા એને અક્ષરધામનું નિમંત્રણ આપવા જઈએ છીએ એમ કંઈને વિમાન સાથે મહારાજા દ્રશ્ય થઈ ગયા ભગત સવારે જાગ્યા પછી ત્રણ વાગે આમ જાગવાનો એનો સમય જ એ વખતે પેંસો દોહવાની હોય એ બધું કર્યું પણ ઓ બધું બધું એમ સાંભળ્યા કરે અને પછી બધું કામ પૂરું થયું ને ઊંટ ઉપર બેસીને ગીર આવવાનું હતું આવ્યા એ સવારનો પહોર અને એ જે રામજી બાપા ઝાલાવાડિયાના દીકરા એ બધું નામ મને અત્યારે યાદ નથી મારી ડાયરીમાં લખેલો પ્રસંગ પડ્યો છે એટલે એ મળી ગયા એટલે આમણે હું ઊંટું ઊભું રાખીને કીધું એ ભાઈ બાપાને કેમ છે તો કે ઠીક છે સારું છે જો મને આ રીતે સ્વપ્ન આવ્યું છે બાપાને મારા જે સામનાર કેજે મારા આ જ તેડી જાય છે આપી ગયા છે બોલો આ ઘેરે આવ્યો બાપાને વાત કરી કે કાળુ ભગત ને આવું સ્વપ્ન આવ્યું હતું કે એનું સ્વપ્ન ખોટું ન હોય હા અને રામજી બાપા પાસે આ કાળુ ભગત વચના વાંચી વાંચીને ખૂબ સંભળાવેલા એટલે કીધું બોલાવો આવે બધાને બેનો દીકરીઓ જે હોય ભેળું થવું હોય રામજી બાપા કે અને સૌ અહીંયા ઠાકોરજી પ્રસાદ લો જમો સાંજ ત્રણે બધાને બોલાવ્યા જીમા કર્યા એમ કરતા રાતના આઠ વાગ્યા અને બાપા એ કીધું લ્યો આવ્યા છે જય સ્વામી નારાયણ ગાઉ છ ક્યાં મજૂરી કરનાર માણસ અને ક્યાં પહોંચી જાય છે હમ પ્રથમનું સિત્તેરમું વચનામૃત છે ને આ દ્રષ્ટિએ આપણે શાંતિથી ઘણી વાર દુખિયા હોય ને એમણે તો રોજ મને લાગે વાંચવું જોઈએ સિત્તેરમું વચનામૃત દુખિયા હોય ને એને રોજ વાંચવું એવું મને લાગે છે શ્રીજી મહારાજામાં બહુ સરસ વાત કરી છે ભાઈ સત્સંગ કરવો તો કેવળ ભગવાનને અર્થે જ કરવો અને ભગવાનનો આશ્રય કરીએ ત્યારે શૂળીનું દુખ કાંટે મટે છે પણ જીવને ખબર પડતી નથી અને અમે રામાનંદ સ્વામી પાસે અમારા સત્સંગીને લલાટમાં રામ પાતર એટલે ભિક્ષા માગીને જીવવાનું હોય તો એને એ દુઃખ ન થો એને બદલે અમે રામ પાત્ર આવે અમને પણ અમારા સત્સંગી અન્ન સુખી રહે એવું અમે પેલેથી જ માગી લીધું છે વાંચવા જેવું છે કે નહીં પણ મહારાજે તરત એમાં એક અફસોસ કર્યો આટલો તો ફેર પડે છે સુળીને દુઃખ કાટે મટે આટલો તો ફેર પડે છે પણ એ જીવને સમજાતું નથી આપણે વિચારીએ ને આપણે દુખ આવે ત્યારે એમ લાગે કે બહુ મોટું દુઃખ આવ્યું છે વાત સાચી પણ આનાથી વધારે આવે એમ હતું એ ખબર નથી ને એટલે વધી ખબર હોય ને તો એમ થાય કે માળો તો ઘણું થવાનું હતું એમાં આટલું જ થયું છે એટલે કહેવાય છે ને કે મુસ્લિમ ફકીર સાધુ બહુ સારા ચાલ્યા જતા હતા અને કોઈ વાત વાતમાં ભિક્ષા ન મગડે ને તો અલ્લાહનો આભાર માને કોઈ ગાળો આપે ને તોય અલ્લાહનો આભાર માને સુખમાં ને બધે અલ્લાહનો આભાર માને એમાં એકવાર જતા હતા ને ઠેસ વાગીને અંગૂઠો ફાટી ગયો લોહીની ધાર વહી ગઈ તોય એમણે અલ્લાહનો આભાર માન્યો એટલે સાથે શિષ્યો હતો એમણે કીધું અંગૂઠો ફાટી ગયો અને તમે અલ્લાહનો આભાર માનો છો તો કે માથું કપાઈ જવાનું હતું અંગૂઠેથી પતી ગયું વાત કેવી સમજાય તો છે પ્રારબ્ધ બદલાવ બદલતા છે બદલે બદલે બદલે ન બદલતા હોય એવું માનો છો ગોપાળાનંદ સ્વામીએ કલાલીને આજુબાજુના ગામડામાં ફરતા હતા સરસ વાત એક બે કહી દઉં ધ્યાનથી સાંભળ્યું તો સ્વામીએ સંતો સાથે વીસ પચીસ સંતો એમને કીધું કે સંતો આપણે આ છે ને જે સુખ ભોગવીએ છીએ ને હવે વખતે સુખ હતું કેટલું ભૌતિક તોય સ્વામી કે આપણે જે સુખ ભોગવીએ છીએ ને એ ભગવાન સ્વામિનારાયણ નું છે ત્યારે કોઈને થયો હશે સંકલ્પ ગમે તે એટલે સ્વામી તરત વાત બદલી કે આજે આપણે એમ જ સંકલ્પ કરો ને આજે સ્વામિનારાયણ નું પ્રારબ્ધ નહી જાઓ ભિક્ષા માંગવા અને બધા સંતો એક પછી એક ગામ ભાઈ લઈને કોઈ લીને આન બધા ગામડાઓ છે ને બધી ભીડ્યા જ્યાં જાય ને તો કોઈ લોટે આપે નહીં મારવા દોડે પથરા મારે ગુરિયો બોલાવે અને ક્યાંક આપે તો ચપટી લોટ આપે હવે પચીસ ત્રીસ સાધું ચપટી લોટ શું થાય વળી ગામ બદલે વળી બીજે ગામ એટલે સંતો કે સ્વામી આ શું છે આપણું પ્રારબ્ધ છે એમ કરતાં કરતાં કોયલી ગામમાં કલાલી ગામમાં આવ્યા કલાલી ગામમાં ભિક્ષા માગવા ગયા એ બે ચાર શેર જુવાર પણ એ ત્રણ વર્ષની ખોરી એ એક જણાએ આપી સાધુ સાધ લઈ જાઓ પણ ખોરી જુવાર સૂંઘો ને તોય તંબર ચડી જાય ખાવાની તો વાત જ નહીં ત્રણ વરસની જૂની ખોરી જુવાર પણ ગોપાળાનંદ કે એ આપ્યું છે ભિક્ષામાં વાંધો ને આ તળાવને કાંઠે બેઠા આમાં બોળો પલાળો ધોવો અને પછી સૌ મુઠી મૂઠી આપણે ઠાકોરજીને ધરાવીને સંભાળીને જમી જાય આ આપણું પ્રારબ્ધ છે હવે એમ જ્યાં તૈયારી કરે છે ત્યાં એક ગોળેશ્વર આમ નીકળ્યો અને સાધુઓ જોયા કા તળાવ ની પાડ્યા આટલા સાધુઓ નજીક અલે હવે વસો ગામના અમીન એ આપણે હરિભગત એમણે તરત ગોપાળાનંદ સામે જોયા મેડો દંડવત કરો અરે સંતો તમે અહીંયાના બધા વજન પ્રસાદનું શું થયું તો કે આ જુવાર આવી છે ખોરી આ ધોવે છે સાધુઓ હમણાં ધોઈને મોઠી મોટી ખાઈ લેશું એમ એ ખવાતા છે ખોરી જુવાર અમારા ડોબા એ નથી ખાતા એ સારું આમ હું ઘી કે કપાય લાવો માખણ ના ઉતારવા છે તમે ખોરી જુવારી દો એમ ફેટ આવતા છે હાથ આઠ કપાય લાવો ડોબા આવું છે ના આપડે ખવાય ઉભા રેજો સંતો એમને એમને મૂકી દેજો કોઈમાં ખાજો ખાવ તમારા ગળાના હમ છે દોડતા ગોળે ગયા એમના વેવાય ત્યાં હતા ત્યાં આંગણે ઉભા રહ્યા ત્યાં તો હર ગેલા થઈ ગયા ઓહો આવો આવો તમે ક્યાંથી અચાનક તો કે ખાટલા ઢાળવાનું રહેવા દો પાણી પણ હું નહીં પીવું લે વળી શું ડખો થયો છોકરા છોકરી સામે લીધા દીધા હોય તો કે વળી શું ચૂકાય ડોક ડખો કશું નહીં મારા વાલામાં વાલા સગા તળાવની પેડે બેઠા છે ન્યા વળી શું કામ મૂકીને આવ્યા કોણ છે મારા સાધુ છે હા એને જ્યારે તમે પાકા સીધા આપો ચૂરમાના લાડુન લજપતના લાડુન દાળ શાક ભાત આ બધું એને પહોંચાડો અને એ જમે તો હું તમારા ઘરનું પાણી પીવું અરે બાપા બોલો ને સાધુને ઘીથી નવડાવીએ હાલ ગાડા ઉભાને બધું સીધું સામાન લાવીને તળાવને પાડી ઉતારવા માંડ્યા અને ગોપાળાની સામે સાધુને કીધું એ વેલા આમ ગયા ને ત્યારે પછી સ્વામીએ સંકલ્પ કરાવ્યો કે હવે સંકલ્પ કરો કે સ્વામિનારાયણ નું ભાગ્ય હોય ને એ મળે એ સંકલ્પ કર્યા પછી નારાયણ સંતો પગ માં પડી ગયા હવે સાવ સાચી વાત છે પણ વર્ષો પેલા મેં આ એક એક વખત હું વાત કરતો હતો ને ક્યાં તો અમારા એક સ્વામી બેઠા હતા તો એને બહુ સારું ન લાગ્યું મોટું થઈ ગયું શામ હાઉ મને કે હું આવી વાત કરો છો એમાં શું છે આપના સ્વામી વાત કરી છે આપણા મેં કીધું છે ને એવું જ છે આપડે એવું બધું સારું ન માનવું એ એક વાત યાદ આવી ગઈ તમને કમ એક નગરમાં પછી ઓલા સ્વામી વાત યાદ રાખજો હું પછી એક નગરમાં એક શાહુકાર હતો પણ મારો એ શાહુકાર ભાઈ તમે એને કોઈ પણ દુનિયાની વસ્તુ આપો એની કિંમત આંકી દી બહુ મજાની વાત અને વાત ટૂંકી પણ ઓહો હો મને તેટલી બધી ગમે છે તમે કોઈ પણ વસ્તુ આપો ને મારો એવો શાહુકાર હોશિયાર કે દેશ પ્રદેશની કોઈ પણ વસ્તુ એની સામે મૂકો કિંમત આંકી દી ગજબનો હીરાથી માંડીને સોના ચાંદી જવેરાત કોઈ પણ સ્થૂળ જળ ગમે તે વસ્તુ મૂકો આટલો બધો એની નજરમાં પ્રભાવ અને એ ક્યાંક દોઢસો રૂપિયા એટલે એકાવન થાય નહીં તમારે આવો શાહુકાર અને એની કીર્તિ એવી હવે આ કીર્તિ તો હતી જ એમાં રાજાને ઘણી કોઈ ક્યાંક મારો શાહુકાર છે ને કિંમત કરે ગજબ કરે ગજબ નહીં કરે નગરનો આવે એને મનમાં એમ થઈ ગયું કે આને મારે એકવાર પરીક્ષા તો લેવી પડશે બરાબર કિંમત આંકે હા મહારાજ કિંમત આંકે એટલે બોલાવો શાહુકાર અને શાહુકારભાઈ આવ્યો છપ્પન ઇંચ લાંબો કોટ લડ પાય હાથમાં લાકડી દસે આંગળીઓ વીંટી માથે ઊભો પૂળા જેવી પગડી અને ખંજન પડતા ગાલી આવ્યો આવીને શાહુકાર મુજરો કર્યો બેસવા માટે ખુરશી આપી અને પેલા સમ્રાટે કીધું શાહુકારજી જી મહારાજ તમે દરેક વસ્તુની કિંમત આપી આંકી શકો ભગવાનની મહેરબાની એમ તો હું એક વસ્તુ તમને કિંમત આપું તો તમે આકી શકશો જ્યાં સુધી ભગવાન નથી આવતી અને ભાઈ સમ્રાટો થયો એના રાજકુંવર બાવડું પકડી એની સામે રાખ્યો આની કિંમત આકો આને ખબર નહીં આવું કેચકી ગયો કે જો કિંમત આખી શું થશે કેવાય નહી રાજા વાજાંદ્રા મારી નાખે શાહુકાર પણ એના અસલ રૂવાબમાં આવી ગયો પાગડી બગડી હરખી કરીને કીધું મહારાજ કિંમત તો આંકી દો તમે જેટલા રૂવાબથી આપ્યો છે ને રાજકુમાર મારી સામે એટલા જ રૂવાબ થી કિંમત આંકી દઉં એમ ના માનશો કે આ નથી આવડતું શું માળાનું તેજ છે પણ મહારાજ હું માણસ છું મારા પરિવાર છે અને બહળો વેપાર છે અભયદાન આપો કે હું તમને મારીશ નહીં કે જેલમાં નહીં પૂરું કે દંડ શિક્ષા નહીં કરું सम्राट छो वचन आपो त्यार पीमत सम्राट आ सम्राटे कले भले शाह हू तब ने निर्भय करूच मरा तरफ कोई भय कसो क्य नहीं आर वचन आपो हाथ उलिदे सम्राट आम ताली पाड़ी ने आमे कीधु तो सांभो मारा शुभ मणस उभो शाहूकार राजकुवर ललाट पर आम हाथ मूको अब बोलो महाराज आ तकदीर आ भाग्य है यनी कोई किंमत आँकी सकते नहीं आ लट एम भाग्य हो समझो तक समझता आवाज समझाश आ ललाट में भाग्यना लेख हो महाराज एनी कोई किंमत आँकी शकाती नहीं बात एक बाजू राखो પણ તમે રાજકુમરની જો મને હવે કિંમત કરવાનું કહેતા હો તો આ રાજકુમાર કિંમત ફક્ત એક મજૂરની 25 પૈસા જેટલી છે પચીસ પૈસાની મજૂરી સિવાય આને કોઈ ક્યાંય રાખે નહીં એવો છે આ સમ્રાટ સહિત બધા એનો રાજકુંવર અને પચીસ પૈસાની મજૂરી મળે જો ક્યાંય જાય આથી વધારે છવ્વીસમો પૈસો કોઈ આપે નહીં દીવાનો અમાત્યોન પ્રધાનો બધા તો સબક ખાઈ જાય ને તમે શું વાત કરો સમ્રાટ જોઈને પણ ઘણી મોઢામાં થૂંક આવી ગયું ગળી ગયો શાંતિ કરી પછી બોલ્યો ઊભો છો સમ્રાટ શાહુકરને કીધું ઊભા થતો ઊભા થઈને બથમાં ગાલીને ભેટી પડ્યો કે તમે એકદમ સાચી વાત કરી છે હું સ્વીકારી લઉં છું આ ભાગ્ય છે ને એટલે જન્મો છે હું જાણું પચીસ પૈસાની આ મારે ત્યાં જન્મો છે એટલે રાજની ગાદીનો અધિકારી છે એ હાવ ગંગા જે હોય તો દિવાનો રાજ ચલાવશે મંત્રીઓ રાજ ચલાવશે અને આ હે હે હે હે કયા કરશે હકીકતે આના પચીસ પૈસા જેટલી એક મજૂરની કિંમત જેટલી જ આની કિંમત છે સાહુકાર કે તો મારા જ આ વાત વિચારીને હું તમને એટલે કહું છું હવે તમે સમજો એમ આજે ભાઈ સત્સંગમાં હાવ ચોખ્ખું કહું છું મારી જેવા એવા કેટલાય સાધુઓ છે દેશ વિદેશ ફરતા હશે મોજમાં રહેતા છે રોજ લાડવા ખાતા છે મારે કેવાનું છે આ ભોગવ્ય છે શું કડ વાત લાગે એવી છે એમ ઓયલા સ્વામીજી મેં કીધું ને મોટું કાળું બળી ગયું અને કોણ જાણે શું દેશ કાળ સાધુ નીકળી ગયા આજે એને પાંચ હજારની નોકરીની ક્યાં વાત કરો પાંચ હજાર કોઈ ઉછી ના નથી દેતું હવે મારે શું કરવું કઈ ના દેવાય અને તમને નથી લાગતું એવું અમારે સાધુ એ વિચારવા જેવું છે કે આપણે જો મજૂરી જાય તો કોણ રાખે મને કોણ રાખે ને મને મને રાખે કોણ આ જે કઈ ભોગવીએ છે અને ગમે તેવું બોલીએ તો ચુંદડી ઓઢી છે આ રાખો ને લ્યો સ્વામી આ લ્યો ને લ્યો સ્વામી આ લ્યો ને આ ઉતારી નાખે પછી તમે હું ખજૂર પડા લઈ હો આ તમે સાચા બાદ કહી સાચી વાત છે આવતારી નાખો તમે કઈ પછી આવડી આવડી મોટી મોટી પેચીઓ જેવા ઈરાની ભાડો તો સાચી વાત છે આ પ્રારબ્ધ કોનું છે સ્વામી નારાયણ પ્રારબ્ધ કઈ હોય ન હોય પણ ભગવાન પેર્યા તરત તમારે જો હે સ્વામીજી તમે અમારી ઘી પધરામણી આવશો હા હા અમે તો ગામડે ગામડે મજૂરી ગયા છીએ ના આવ્યા બે માં ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીના પ્લેટફોર્મ ઉપર રોડની બાજુમાં હોય ફૂટપાથ હોય ને એના ઉપર હું એક બીજા સામે સાંજનો સમય આટો મારી પાછા ત્યારે મેં આ યાદ કર્યું હતું મેં કીધું આપણે વિચાર તો કરો આપણે ક્યાં આપણા ત્રણેય જણા વિચાર કરીએ તો આપણે પર્થમાં હોઈએ ત્યારે ઓસ્ટ્રેલિયા સિટી આપણે ઇન્ડિયામાં લાખ રૂપિયા ની કદાચ નોકરી કરતા હોય કે કમાતા હોય પણ ઓસ્ટ્રેલિયા અમેરિકા માઠા મારી આવા હેલા છે હે નથી જતું આમાં બધા સુખી હોય તો બધા થોડા જઈ શકાય વિઝા ના આપે ના તો થાય ને આવે પણ આપી દે સાધુ હું લૂટી જવાના છે પણ તમે પણ સ્વામી નારાયણ નું ભોગવો છો તમે એમ ના માનશો કે અમારું નસીબ ખાય છે પણ તમે સત્સંગ કર્યો છે ત્યારથી તમારું પાંદડું ફેર્યું છે અને સત્સંગ કર્યા પછી જ એવું નહીં માનતા ઘણા નિયમો કે આ વાતો કરે છે કેમ નથી ફરતું ફરીથી કહું કે આમાં જરા પેલું કહેવા સંકોચ થાય છે પણ તમે કોઈ સાધુનો આશ્રય કર્યો છે મને સંકોચ થાય છે કેતા પણ જોવજી માવજી કડ્યો રાજકોટના સત્સંગી હતા ભૂખે મરતા હતા ત્રાસ થઈ ગયો પાંચ છોકરા પરિવાર મોટો ખાવાનું નહીં દાંતને અન્નને વેર થઈ ગયા થાકીને જૂનાગઢ ગયા ગુણા તિત્તાનંદ સ્વામી પાસે જઈને વાત કરું પગમાં પડી રોઈ પડ્યું અરે માવજી શું રડવાનું હોય જા તારી પાસે છે કાંઈ તકે બે ત્રણ પૈસા જેવું છે તકે જાય એના ડાળિયા લે સત્સંગી તો હતા જ ને કયો મારે આમ વધારે પડતો સાધુનો મહિમા નથી કેવો પણ એ એનો ધક્કો લાગવો જરૂરી હોય છે મારે તમારે બધા મને કાંઈ પણ જો હું તો તમારે જે સમજું સમજાવ પડો ખાડામાં ન સમજો તોય પણ મને તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પુરાણ સ્વામીને આપણે જોગી સ્વામી એનો ધક્કો છે એ ધક્કો છેક અક્ષરશામ સુધીનો મારી દીધો છે એ જે સેવા થઈ એ જે નજીક સામી આવી ગયું એ જે કરુણાથી જોઈ લીધા એને જે આપણા નામ લઈ લીધા અરે જ કેમ છ આવ્યા બહુ થઈ ગયું હા સાધુ થઈને બીજું કાંઈ મેળ્યું કે ન મળ્યું મને કાંઈ ખબર નથી પણ આ ત્રણ સાધુઓ એની નજર પડી ગઈ ને બહુ થઈ ગયું દુનિયામાં કાળ આપણને અડી ના શકે કોઈ અડી ના શકે આખી મીચી જાય નહી ભાઈ આ કોનો છે અને એટલું જ આપણને હોવું જોઈએ નું ગૌરવ હોય તો આપણને આપણા ગુરુ ગૌરવ ના હોય નથી દમ નથી તો તમને હા એ હકીકત છે જરાક તો હોવું જોઈએ ને કોઈ પણ તમારે જે જેને જેને માનતા હોય જે તમારે સાધુ હોય હોવું તો જોઈએ હાવ તમે ખાલી પગે લાગીને વ્યાજ કોઈ પણ માનતા હું ખુલ્લે કઉ છું પણ એનું એને હોવું તો જોઈએ હોવું તો જોઈએ એના દાસ ના દાસ ના દાસ હોવું તો જોઈએ ડાળીયા લેવાઈ જ ઉતાવળે પગે ડાળીયા લેવા જતો હતો ત્યાં નાનપણનો ગોઠયો મુસાભાઈ એ બજારમાં જોઈ ગયા કે ક્યાં જાઓ છો તો કે આવી રીતનું છે લેલે એક આનો મારો મુસાઇ કે માવજી મારો મુસલમાન હતો પણ બિચારો ઘણા ઈમાનદાર હોય નેકી ટેકી જો સાચા મુસલમાનની હોય ને તે તો ગજબ ની હોય હેલે માવજી ભાઈ એક આનો મારો લે એના ડાળિયા લેજે અને તમારા સામીને આપજો એને લીધા બેના ભેળું કરી સામીની પાસે મૂક્યા સ્વામી ઠાકોરજીને ધરાવ્યા બધાની સંતોની પંક્તિમાં વેચ્યા અને બધાએ સાધુઓને કીધું કે આજે માવજી કડિયાનું ધારી દરબાર ખાઈ જવું છે બધા ડાળીયા જમાડી દીધા સંતોને માવજીને બે સાઈડો માવજી કરાંચી વયો જાપ રાજકોટથી જુનાગઢ હાલીને આવ્યો છું કરાચી બોટમાં જવાનું વહાણમાં જહાજમાં જવાનું હું માવજી કર્યો જાય માબાપ કાઈ કઈ શું પણ બોલો છો પૈસા નથી કોણ કે પૈસા નથી તારી બાને કેજી જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે તારી બાને કેજે ઘંટી નીચે સો રૂપિયા દાટી રાખ્યા છે અહી થી દેખે ત્યાં એને કેજે 100 રૂપિયા એક માટીની કુડીમાં દાટી દીધા તું શું એકલો છો બકાલી અમે ભેડા નથી હા હા બાપ હા તે બસ ઉપરે આવીને કે બા મારે કરાંચી જાવ છે દાંડો થઈ ગયો છો ભાંઈ પી ગયો છો નહીં નહીં બા પૈસા આપો મારે મારે કરાચી જવું છે મારી પાસે દોકડો નહીં હું તને એમ રોવાનું નાઈ રો નહીં તો શું કરું મારે તો પેલે થી પેટ પડતારો બાપ પેલો ભાઈ ગયો મારે રેવાનું અરે બા રડવાનું નહી મને ગુણાતી કીધું છે એ તને કરાચી મોકલે છે તો લે બેટા લઈ જા લઈ જ ખોદી ને સો રૂપિયા આપ્યા કરાચી ગયા ઉતર્યા થેલા માં ખાલી ઓલો કાટખૂણો લેલું એટલે પેલું શું ચુનાવડું અને ઓળી કાટખૂણા બહાર હોય તો ત્યાં આવેલા બધા મજૂરો ગોતા આવીને એમણે જોયા એટલે એમણે કીધું હા હા લે એટલે કડિયો જ લાગ્યા કડિયા કામ કરો ને હા બાપા જો ને હા કરશો અમારે ત્યાં એટલે જ નીકળ્યા છે હલો હાલો હાલો તમને જોયે છે લઈ ગયા કામ એવું ચીટ પડું ને એવું સારું ને સાથે સામે નારાયણ સામે નારાયણ કરતો જાય ને ભજન કરતા જાય એવું કામ ફાવતું ગયું ઓયલાને ગમતું ગયું એમાંથી પૈસા મળતા ગયા પણ આ જયારે નીકળ્યા ત્યારે ગુણાતીતા સાંબ ફરી બીજી વાર ચમકારો કર્યો જોવા જેવો છે માવજી ઉભા થયા ને બે ડગલા હેલા ગુણાતીતા સ્વામી કે માવજી અહીંયા શું સ્વામી એને હજી કીધું નતું ત્યાં ગુણાતીતાનું છે કે માવજી ઓલા મુસા ભૂલતો નહી હો જ્યારે કરાચી જાન સારું થાય એટલે મૂસાન બોલાવી લેજે અને અર્ધો ભાગ્યનો રાગજે ભલે ભલે જોયું હ અને અહીંયા થોડુંક આમ લાગ્યું કે ઉતર પડતું જાય છે કાગળ લખીને મૂસાન બોલાયું મૂસા ભાગ્ય ચમકે છે આવી જાય મારા ગુરુએ કીધું કે મૂસાનો અર્ધો ભાગ રાગજે મૂ ભાગ્યો કરાચીમાં બેળા અને પછી થોડા દાડા કર્યું ફાવ્યું તો કે હા આપણે બીજાની મજૂરી કરવી આપણે જ કોન્ટ્રાક્ટર ન થઈ જાય કરવાનું તો આપણે છે ને ઓઈલો હામી આવીને આપણે માવા મુસાઇન કંપની હકીકતે હકીકતે માવા મુસાઇન કંપની નામ રાખ્યું કામ ચાલુ કર્યું બે નવ નવ લાખ રૂપિયા કમાડ એ જમાને પછી મા ભાઈ કે ભાઈ હવે તો બહુ થઈ ગયું અહીંયા રહેવાનું હવે આપણે મારે તો રાજકોટ જવું છે અને હવે મને જાઓ પછી આવ્યા છે ખૂબ સત્સંગની સેવા કરી છે એના ઘણા બધા પ્રસંગો છે એ આપણે કહેવા જઈએ તો પાર નો આવે પણ કહેવાનું વાત એમ છે કે આમ મૂકવું પડે અને સાધુ એના ભાગ્ય ચમકાય એટલે પ્રથમ તો સિત્તેરમું છે ને વાંચવા જેવું તો છે જ હા ભાગ્ય પલટાવાની ને કોઈ દુખ લાગે તો માફ કરજો આમાં દુખ લાગે એવી જ વાત છે આવી વાત કરીએ ને એટલે ઘણા શું થાય પણ તમે કયો છો આશરો કર સત્સંગ ગ્રહણ કરો તો દુઃખ ભાગી જાય ને પ્રારબ્ધ બદલાય જાય પણ અમારા હક પણ નથી થતા ઈ બેઠા બેઠા જીવ વાળતા હોય એટલે મેં કીધું દુખ લાગે એવી વાત છે આ પાતરી બેઠું અને તમે એમ કહો છો ભ્રારબ્ધ બદલી જાય અવળા હવળા થઈ જાય અમે પણ અમારું ભાગ્ય હવળું હાઈ એમાં એવું છે એવું બોલો છે ને આવી રીતે રહી ગયેલો એ જ્યોતિષી પાસે ગયો અને જ્યોતિષીને જઈને ક્યા જોશી સાહેબ જો અમારી જન્મ કુંડળીયો આ મારો હાથ આ મારો લલાટ જોવું જોઈ લ્યો મારે છે ને કોઈ વાતની કમી નથી મારે આટલી ફેક્ટરી આટલો રોકડ રૂપિયો આટલી મિલકત આટલી જમીન આટલો મોટો ધંધો ચાલે દેખાવડો પણ તમે જુઓ કેવો હેન્ડસમ છું હા મારે અત્યારે આમ આમ સતે બેઠું છે અઠેવીમાં હું હાલશે અને કોઈને લાગે કેવી આમ ઉછનો દોરો અને કેલૈયા કુંવર જેવો રૂપાળો છો બુદ્ધિશાળી છું ભણેલો છું હોશિયાર છું બધી રીતે સારું પણ મારું હક પણ કેમ નથી થતું નકરું સુખ જ ભેર્યું છે નકરું સુખ સુખ ને સુખ જ છે દુખ છે જ નહી આ હસવા જેવી વાત છે પણ આમ તમે આમ સાચી વાત એ છે કે ભાઈ જોવો પરિણા પછી એકાદ દીકરો થાય કે દીકરી થાય પતિ ગુજરી જાય પછી શું કરવું કંકાશિયા મળે સાસુ સસરાઈલ માં ચૂલ માં પડીએ ઘણી વાર ઠાકોરજી વિચારતા હોય કે આને આપણે છે ને છેલ્લો જન્મ કરાવો તો વિચાર કરવો જોઈએ કે આપણને ભગવાન દુઃખમાં નથી નાખતા ઉલટાના સુખમાં નાખે છે પણ પ્રારદ બદલે ખરું જ એક જણા છે ને એને અત્યારે આડતરીમાં મને કે કેમ થાતું નહિ હોય કે વાત કરી નહી આ બહુ મહત્વની સમજવા જેવી મેં કીધું તારો ભૂતકાળ કઈક યાદ કરીને તો પછી ઘણું ઘણું ઘણું યાદ કરીને પછી પછી એને યાદ આવી હા પછી વાત નહીં કરી વાતમાંથી વાત જે થઈ એણે એની બેનનું સગ પણ નહોતું થતું એટલે ભાઈએ મંદિરે જઈને ઠાકોરજીને એમ કીધું ઠાકોરજી મારું ન થાય તો કઈ નહીં મારી બેન નું કરી દીધું એટલે બદલાવી નાખ્યું બસ તારું કેમ થાય જોયું આ ઠાકોરજી પાસે હિસાબ છે ભાઈ હું એમ કઉ છું આપણે વાંચી નથી શકતા સમજી નથી શકતા પણ કાંઈક કાંઈક અંદર છે આજે તાજો મેં જો કંઈ ચાલ્યો એની ઘરવાળી હતી ને હસબન્ડ ને કે આ કોમ્પ્યુટર જરાય મારું માનતું નથી આડા નથી માનતું બોલો કેમ્પ્યુટર છે હસબન્ડ થોડો છે એટલે આપણને વધારે દુખી થવાના હોઈએ એના કરતા સુખી થવા માટે ઠાકોરજી કરે નહીં બાકી હવે એને બે જણાના હાથ ભેળા કરવા રમત વાત છે શું વાત છે એક નામ કરે એક નામ કરે વાત કરીને કોકનો હોય ને એવો ઓછા ભાગ્ય એને ઉપાડી લે ને આનો એને ગોઠવી દે એને શું વાર લાગે વાર શું લાગે એકનું ભાગ્ય તોડતા ને બીજાનું જોડતા પણ જેનું ન થયું હોય ને એમણે વિચાર કરવો કે કેટલા પુરુષો પરણવા મળતું તો છતાં પરિણા નથી ને ભજન કરે જ એમ આજે કેટલી બહેનો સાંખ્યોગી ન થયા હોય છતાંય પરણવાનું મૂકીને હરી ભજતા હોય એનો ધડો લેવો આ બધા ભજન કરે જ છે માથું લોહી જાણ થાય છે પણ બીજો ફેર પડશે સરદારજી નો માથું આમાં લોહી ગયું તો એક જણો નીકળ્યો સરદારજી આ માથે લોહી આવેલું છે આ શું થયું તો કે એવા હરામખોર ના ને તો આવું જ થાય તો કે એમાં શું થયું તો કે હું પથરા તોડતો હતો ને આમ આમ ધૂંબા મારી મારી એક જોડો નીકળો કે ધૂમ્બાનો નહીં જરા માથા ઇસ્તેમાલ કરો આ થયું લઈ એને પથરાય આમ આમ પસાર બાંધ સમજવાની રીત તો હોય એમ જયારે આપણે આશ્રય વાત કરીએ સત્સંગ વાત કરીએ હા ભાઈ આજે તો આપણે મોજ મોજ ને જ્ઞાનનું જ્ઞાન જો થોડા વર્ષો એવું લાગે પણ જો સત્સંગ વાત સમજાય અને આજની વાત સમજાય જાય ને તો બે પાંચ વર્ષે એમ થાય એ સારું થયું ન પરિણામ સુખે ભજન થાય છોકરા ના ત્યાં જોવા ગુ ઓહડવા હ બાળો ત્યાં ધોવા એ આ બેની દોરીઓ ખેંચવી સાસુ સસુરાના મેણા ખાવા ટોણા ખાવા પાર્કે ઘેરે પાણી ભરવા એના કરતાં સહજાનંદ સામેનું પાણી ભરીને મજા ન કરીએ સમજાય છે લેવો કરવા જેવું કામ છે મનુષ્ય દેહ તો હરિભજવા જેવું જ છે ને એટલે એમ બળ રાખવું પણ મહારાજને શ્રીજીને દોષ ન દેવો કે આમ કેમ નથી કરતા હારું જ કરે છે એમ આશરો કરે તિલક ચાંદલો લાખે રૂડા લાગે વાલા તારું જળકે સુંદર ઇન્ટરવ્યુમાં જતા હતા તો એને એક જણો મેળ્યો આપડે ગુજરાતી કેવાય છે કોઈ એટલે કે જાય છે પણ આ તિલક ચાંદલો કાઢ નાખ નહીં મેળ પડે જોઈને રિજેક્ટ કરશે તારી માન્યતા કે જે હોય તે મેં તો આ તિલક ચાંદલાના હિસાબે જ્યારે જ્યારે જ્યાં જ્યાં ગયો છું ત્યાં સફળ જ થયો છું જો અંદરથી બળ હોય ને તો કામ થાય હું તો જ્યાં જાઉં ને તો તિલક ચાંદલા જોઈને જ આવી જાઉં આવી જાઉં મારે તો વેલકમ જ થાય છે ઉલટાનું પૂછવાનું નથી પૂછતા અને બીજું જ પૂછે છે તે પૂછવાનું પડી મેલું અને એમ પૂછે કે આ રિલિજિયસ માર્ક શું છે આનું શું છે આમાં તમે કોને માનો શું કરો હું તો એ વાતો કરીને અરે નાયરોબી માં આપણે હરેશ કરીને છોકરો આજે તો એ ઓસ્ટ્રેલિયા છે પણ એ બે હાજર ની વાત કરું છું એ છોકરો સોળ વર્ષ ત્યારે એક્ઝેક્ટ સોળ સત્તર વર્ષ છોકરો અને ગાડી લઈ નાયરોબી રોડ ઉપર આમ જતો સિટીમાં જો બનેલી ઘટના છ સરસડા જુવાન લો હાથમાં ગાડી આવી હોય તાજા લાયસન્સ હોય એટલે જવા જઈએ સરસડા જાતો તો કરવું ને બાઈ ન થવાની થઈ એ ત્યાંનો ગવર્નર જોનજો એ સ્ટાફ સાથે નીકળેલો અને એને આમ નીકળવું અને પોલીસની ગાડી આઈએ ભટકાય તો વાંધો નહીં જોન જો ગવર્નરની ગાડી આઈરે દડીમ દળીને ઠોકી અને ત્યાંની પોલીસ તો આપણી પોલીસ કરતા જેલમાં કાલી દે થાય પણ સામનાય સામ કરે હવે જવાબ દેવો પોલીસ આવ્યા સીધો તેને પકડવા જેમ કોશિશ કરી ત્યાં તો ગવર્નર ઉતર્યા જોન જો ગવર્નર ગાડીમાંથી ઉતર્યા આવીને પેલા કે છોડદો છોડદો આ છોકરો છે ને ખોટું ના કરે તમને શંકા છે કે એમણે ડ્રિંક લીધું છે વાઈન પીધો છે એટલે ભાન નથી રહ્યું મારી સાથે ગાડી ઠોકી દીધી નહીં તો ગવર્નરની ગાડી અરે કોણ ભટકાડે પણ એના કપાળમાં જો ફોરહેડ ઉપર જુઓ રિલિજિયસ માર્ગ છે આ છોકરો કોઈ દિવસ ખરાબ પીવે જ નહીં માટે નિર્દોષ જ હોય અને સજ્જન માણસ હોય આપણે હેરાન ન કરાય ચાલો એમ છોડ જાઓ બેટા માથે હાથ ફીરવું ગભરાતો નહી જરા તિલક ચાંદલે તરી ગયો તો કેટલી વાતો છે પણ જેને અંદર હોય ને ભૂહી નાખું રાખું ભૂહી એને અસર ન થાય શ્રીજી મહારાજે તેત્રીસ માં વચરામૃત શું કીધું આશરામાં પોલ ના હોવી તિલક ચાંદલો હોય ને તો ખોટું કરતા બીજા આપડે ખોટું કરવા જાય ને તો બીજા કે તમે તમે આ પેલા શું બસ ના રાહ હો સિટી બસ અને જો તમે કઈ એલ કરવા જાવ તો તિલક ચાંદલો જોઈને તમે કેવા અકસ્માત બચાવે બહુ કામ કરે ઘણા લોકો શું પળાતું નથી તિલક ચાંદલો કરો એટલે કરો તો પળાશે કળો કરો તો પળાશે કે આની લાજ આવશે આની શરમ આવશે આ કેટલાય જિંદગીના અકસ્માતો થી બચાવી દેશે અને પતિવ્રતા નાય ધનિ નો ચાંદલો કરે આ એના લગ્ન થાય ને ત્યારે બધા સાધુ પાછા કરાવવા આવે સાસુ કરે તો સ્વીકારે બધા નો સ્વીકારે એક દિવસ સ્વીકારો છો તોય તમે રૂડા લાગો છો તો આખી જિંદગી કરો કેવા રૂડા લાગે અને શિવજી મહારાજ બોલ્યા વાલા તારું જળકે સુંદર ભાલ તિલક રૂડા કિર્યા રેલો આપણે હકીકતે છે ને આ કોઈ છે ને ભલે માફ કરજો હું ગાંધીજીને જોઉં ને મને તો ભાવ છે જ તમે સમજો પણ જયારે ખુલ્લું શરીર જોઉં ને ત્યારે કપાલમાં કઈ ન હોય અને કંઠમાં કાંઈ ન હોય મને બોળું બોળું લાગે એમ કોઈ પણ આપણે આમ જોઈએ ને તો જો લાટમાં કાંઈ ન હોય જરાય આમ કોઈ તિલક ન હોય કંઈ ચાંદલો ન હોય કંઠમાં કશું આમ આ તિલક આ કે એવી હોય નહીં એમ લાગે ઢોરાના ગળામાં ગાળિયા હોય છે કૂતરા નહીં પટ્ટો હોય છે ભેંસને નાનુકડું દોરડું હોય છે ગધેડા નહીં રાંધવું નાખ્યું હોય છે એટલે તું એનાથી ગયો અને ઘણા તો એવા કુતરા ગધેડા ઠાકોરજી ધોળા ને એવા ટપકા કરીને જન્મ આપે છે એમ કે છે કે આને હું ચાંદલા કરી દઉં છું તમે તમે હાથે તો કરો ખરેખર કરવા જેવું છે જે આ બેઠો છે ને અમેરિકા જ ભણે છે નોકરી કરે ભણે તો શું શું નામ છે જનકભાઈ આપડે રણછોડભાઈ રણછોડભાઈ જો ભાલ જોવો કેવું છે એનું જોવો ભાલા તારું જળકે ભાલે એવું જ છે ને બે ના ધગારા મરે છે ને મોજમાં છે બોલોડ બાપા ને જે સેવા કરે છે વૃદ્ધો બધા સ્ટોરમાં બધા ભાગશાળી છે આ ધીરુભાઈ બધા લેખે લાગે ઠાકોરજીની કોઈ એમ ન માનવું કે અમે કોઈ સંસ્થાની સેવા કરીએ છીએ કોઈ સાધુની સેવા કરીએ છીએ આ મારા ઠાકોરજીની સેવા કરો છો માનીને જ કામ કરું બહુ મોટી મોટા ભાગ્ય હોય ને ત્યારે મળે આ રણછોડ બાપાને ખરેખર હું તો આમ જોઉં ને બધા થાય કે મને ઈર્ષા આવે કે આ ઉત્તરાવસ્થામાં આવું સ્થાન મળવું એ ઠાકોરજીની પૂરી કૃપા હોય ત્યારે મળે બાકી ઘણા ગઢા છે ને ઘણા એવા છે ઘરમાં ઘૂંસ્યા થઈને પીડા છે અને છોકરાઓને વહુ ને કરે ન કરતા કોઈ આવા દેવસ્થાનોમાં ન્યા સેવા કરતા હોય તો બહુ જાય કે નહીં આવું મોજનું થાંડ સરસ મજાની સેવા કરવી શાંત જવું ઠાકોરજીના નામ લેવા મજા કરવો જયારે મોડું ન પડવું જોઈએ સત્સંગમાં બસ મારો આ જે હું અડધી અત્યારે તમને જે કઉ છું ને મને આમ કફ નડ્યા બધા થાય પણ હું શું કામ કઉ છું કે આ મેળવ્યું છે ને એ મળું પડવું નગલે છે પતિવ્રતાલાનો ગૌરવ હોય અને આપણને તો શિક્ષા પત્રીમાં શ્રીજી મહારાજ આજ્ઞા કરી છે ને કે અમારા સત્સંગી તિલકને મધ્યે જ ગોળ એવો કુમકુમ નો કે પ્રસાદીનું ચંદન કેસર મિશ્રિત બાકી રહે એનાથી ચાંદલો કરવો કેવું સરસ આજ્ઞા કરી છે એટલે હવે આપણે એનાથી એની આજ્ઞા ના માનીએ ભડકા જેવા તિલક ચાંદલા રાખીને ભરો જોઈએ બે જણા ચાંદલો જોઈને એમ બોલ છે સ્વામિનારાયણ લાગે એક નામ લીધું આ કઈ આપણે ખાતે પુણ્ય ઓછું નથી જમા થતું કરવા જેવા સાવ મૂડી વગર નોંધ રોકાણ વગર નો ધંધો છે ને સાચી વાત છે એટલે આપણને આ મહારાજ આ જે વાતો કરીને એ જાણી આપણને શ્રીજી મહારાજ કે છે કે વાલા તમે બહુ રૂડા લાગો છો તમે ચિલક કરો આશ્રય રાખો અને સત્સંગ પૂરેપૂરો રાખો એ આપણને કે આપણે ફરીથી એમને કે વાલા તારું જળકે સુંદર કરુડા કયા રે બ્રહ્માનંદ સ્વામી પણ ઓલું લખ્યું છે ને केसर नो सोहा सुहा गिरधारी जल के ने। जड़के छे सुंदर भाल के जाऊ बलिहारी रसरे खलड़ी विलसी रही गिरधारी निरखीण थू निहार के जाऊ बलिहारी। ए भाई एक बात खानगी कही दो આ ભલે આપણને ગમે છે કઉ ન કહું એવું થાય છે આપણે કયા બોલીએ છીએ ને બંધુ મૂળ ગરબીના રાગમાં હે માફી માગી લઉં તમારી બધાને એટલે જાહેરમાં હું મૂળ રાગમાં ગાઈ નથી શકતો ઘણા વખત છે એટલે મેં જ તમને કીધું છે અને હું માફી માગું છું એટલે હું ગાઈ નથી શકતો આજે આપણે મૂળ રાગમાં ગયા છે ને કેતો એટલે હું તમારી રજા માગી લઉં છું તમે ગાયજો તમે ગાયો મારું હું બોલું ને તમે મને એમ થાય શ્રીજી મહારાજ જાણે મન ક્યા હતા તે બધાને એમ કીધું મૂળ રાગમાં ગાઉ મૂળ રાગમાં ગાઓ ને તું ગાતો નથી હું નથી ગાતો એટલે હું આજે તમને સામે કહી દઉં છું ચોખટ કર્યો મહારાજ મને વઢે નહીં તું ક્યા છો ને દૂધ ગાતો નથી હું છે ને હું હરિસ્મૃતિના રાગમાં ગાઉ વાલા તારા વામ કરણ માનડા બસ હવે રે ભાઈ ગયો આ હું જ્યારે જ્યારે આ રાગમાં બોલું છું ને ત્યારે રેડ્યા વગર રહેતો નથી બસ મને આ પ્રિય છે અદભુત કંઈક મને થાય છે હું આ રાગમાં બોલું છું ને મને કંઈક થઈ જાય એટલે હું મૂળ રાગ જે ગરબી છે ગાતો નથી આ તમને માફી માગીને કઉં પણ શું આ ગવાતું હોય ત્યારે મને કંઈક મજા આવી જાય છે એ તમે જોયું ને એક જ કરી ગાય છે શું બંધુમાં એ રાગમાં મને રસ પડે છે એટલે મેં કીધું પછી મને એમ ન થાય હું બીજાને કહું છું મેં હું ગાતો ને બહુ ટ્રાય કરી નથી હરિસ્મૃતિનો જે પકડાઈ ગયો છે રસધાર છે અને વંધુનો એમાં તો ભગવાનનું જે રૂડા તિલક એની શોભા એનું વર્ણન પ્રેમાનંદ સામે કર્યું એ આગળ આપણે રાગમાં ગવાઈ ગયું એટલે મારે આ થોડુંક કહેવાય ગયું તમને આ ખાનગી વાત કેવી ન જોઈએ ઘણી એવું છે ઘણી આપણી ખાનગી વાત કોઈને કહી દઈએ ને પછી વસ્તુ જતી રહેતી હોય છે એટલે આજે હું પાછું એ કહું કે મહારાજ આ મને જતું ના રહીએ પણ મેં તો એ આશયથી કીધું કે હું મૂળ રાગમાં બદન કહું છું હું કેમ ગાતો નથી મને પછી અંદરથી ઇન્સટ ના રહેલું ઓયું અંદરથી ઓલું ના પીન ના એટલે મેં કીધું પણ ગાવા જેવું તો છે ઠીક તમે મૂળ રાગમાં ગાય છે પણ બ્રહ્માનંદ સ્વામીએ પણ એક કીર્તન લખ્યું છે કેસરનું એક વાત એક કરીને પૂરું કરી દો કેસર તિલક કરે આવક વસ્તુને તમે જોવો સંતોએ શું પાન કર્યું છે આમ આવતા હશે અને બ્રહ્માનંદ સ્વામી કહેતા હશે કેસર તિલ કરે આવ એક બાજુ બ્રહ્માનંદ સામે હોઈ શકે એક બાજુ પ્રેમાનંદ સાંભળી હોઈ શકે બીજી બાજુ કોઈ પણ બે સખા હોય શકે આવું દ્રશ્ય થયું હોય છે અને બ્રહ્માનંદ સ્વામી બોલે છે દોનુ ભૂજા સખા ગલે ગયાખીયા પ્રેમ જરે આવત હરી કેસર તિલક કરે બ્રહ્માનંદ ઘનશ્યામ કી મૂરત घनश्याम की मूरत निरख नजर ठरे आवत हरी केसर तिलक करे आवत हरी केसर तिलक करे आवत हरी केसर तिलक कर